આ બધું જે મારું કે હું નહી હું હંમેશા મારું ના હોય હું જે મારું ના હોય અને મારું તે હું ના હોય મારું બધું પૂદગર્જ હું ચેતન મારું બધું મારું અને હું બે જુદું જ હોય ને એટલે હું એ ચેતન છું અને મારું એ પૂતગર્જ છે मैनेव है मैंने आ घड़ियाल मरी से जय कू वक्त हूँ एक जुदू पर मूनो मैंने अनुभव नहीं हूनो अनुभव मारे પણ આ તમે મારું નથી અને મારું છે હું છું અને આ મારું છે એ પૂરેપૂર ભેટ પાડી તમારે શક્તિ વાત નથી તમે એ અમારી પાસે કામ હોય એ આપણી પાસે જ્ઞાની પાસે નાખ્યું એ અમારું કામ એટલે અમે તમને જુદું પાછી આવીએ અને આ તમારું અને તમે ના જા ભેદ વિજ્ઞાની ભેદ વિજ્ઞાની જ જાણે વેદ વિજ્ઞાની જ જાણે હા કે જેનામાં બુદ્ધિ બિલકુલ છોટો ના હોય તો જ ભેદ થાય બુદ્ધિ નો છાંટો બુદ્ધિ જાણે બિલકુલ બંધ થઈ જાય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 બુદ્ધિ ની વ્યાખ્યા હું તમને કઉ બુદ્ધિ એટલે ઇનડીક્ટ જ્ઞાન બુદ્ધિરેક્ટ જ્ઞાન ઈનડીક્ટ એટલે શું કે આપડે સૂર્ય અહિયાં હરીસો કુ કેવો હોય અને હરીસા નું લાઈટ સિરેક પડે અને હરીસો આમ વાંકો ગોઠેલો હતો એનું લાઈટ એટલે પડે પ્રસવાનું પડે લાઇટ અરીસાઇટ એટલે અહંકાર ના થ્રુ છે તે લાઈટ આવે છે આત્મા નું આત્માનો પ્રકાશ અહંકાર ના થ્રુ આવે છે એ બુદ્ધિ છે અને ડિરેક્ટ અહંકાર ઉડી જાય બુદ્ધિ ઉડી જાય અહંકાર ઉડી જાય અહંકારી જ્ઞાન અહંકારિકુદ્ધિ આખા જગત ના બધા કારણે પણ અહંકારિક જ્ઞાન એટલે હું જાણું છું કે બુદ્ધિ માં જાય નથી થયો નથી ત્યારે એચર્યુત થાય તાજે નહી તો તના પોતે જ નહી છે હું કહો ને તે પોતે નહીં છે નાતા ને જતા માની આપણે જ્ઞે નહી કેય છે શું છે જીનુભાઈ પોતે જ નહિ છે શું માનો હું જણું છું કે ચીનુભી જ્ઞ છે પોતાને પોતાને હું જુદું પાડી આપે ત્યારે છે એવું ખબર પડી જાય આમ તો જ્ઞાન જ્ઞાતા બે એક જ થાય ને જ્ઞાતા બે જુદા જ હોય દ્રશ્ય અને દ્રષ્ટા બે જુદા હોય કાયમ માટે તો આત્મ જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા સ્વરૂપ તમને સ્વયં પ્રકાશ જયારે લાગવાની વાત છે તો સ્વયં પ્રકાશ ખુદ જ્ઞે અને ખુદ જ્ઞાતા એવું બંને ના હોય શકે તત્વજ્ઞાન પામવાની જે વાત છે સાપેક્ષ વાત છે એ જ વાત છે અજ્ઞાને સાપેક્ષ વાત કહેવામાં આવે છે કે શું જ્ઞે શું હેય અને શું ઉપા અત્યારે ભગવાન શું કેય શું કરવા જેવું છે ઉપાદેય શું કરવા અને આગળ આત્મા ને કે થયા ભગવાન પણ એ સાથે જ વાત છે क्यों अज्ञानी ने शू जा न्याय कहो गरीब आत्मा ज्ञा आत्मा ज्ञाता दस्ताल स्वभाव स्वरूप मूल स्वरूप આ અપેક્ષ અહિયા નહિ અને બંધ આ બધા આ બધા હે ગયા બધા ઉપાધ્યાય માં શું કયું આત્મા પુણ્ય ભાવ બંધા બંધ અને એ જતે આપડા એમાં ગયા ने तो जगत ने तो आत्मा आत्मा ज्ञाता एक वाक्य लोग उचाया करे वाक्य लापेक्ष આવા વાક્ય છે અત્યાર તો વસુબેન જાણકાર છે એને આત્મા જાણવાનું છે વસુબેન જાણકાર છે અને આત્મા જાણવાના છે આત્મા જાણ્યા પછી આત્મા રસ્તો કયો આજ કરવાનું છે એ કરવા માટે રસ્તો કયો હા બધા ધીરજ કેવી ખરે જઈ નથી મને ખબર એ ખાનક સામથી ગયા તમે મારે તો આ માર્ગે જોઈએ છે આત્મા આત્મા આપી દઉં તો પછી આત્મા આત્મા આપી દઉં તો મારો મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો પછી ક્યાં બાકી ગયો હું તો મારો મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો તમાર ના થાય એટલે અમારી પાસે માઇનસ માર્ક મળે માઇનસ માર્ક દાદા એવું તો ખરું ને અશુભ કર્મો વધારે લઈને આરો સાથે કે શુભ કર્મ વધારે આત્મા ની પ્રતિ થવાના વધારે કારણ મળે છે આ તમે જે વાત કરો છો આ ધોરી માર્ગ હિસાબે વાત કરો તમે અને આ અપાદ માર્ગ છે આપી દઈશું આત્મા આત્મા ના છ રમણ કામર હોત માં બેસી રહો સ્વરૂપ માં બેસી રહો આત્મા માં સ્વ રમણ કામર હોય મને તો કર્મ જ નહી બંધાય તો સારો બંધાય પણ કર્મ જ નહી બંધાય ના બન જાય કર્મ ઘિયર બનતી જાય સર્વ પાપો ભદ્મીપુટિ નાખી પાસે તમારે જાગૃતિ ઉત્પન્ન થાય ક્યારે થાય ત્યારે નિરંતર જાગૃતિ ચોવીસ કલાક ની જાગૃતિ અત્યારે ઉઘાડી માંગાડી માં કેવું પણ તેની પછી નિરંતર જાગૃતિ ઉજાગર અવસ્થા મળે બસ એવું કરી આપો એ ઉજાગર અવસ્થા મળે એવું બસ કરી આપો तो जादा so, तो जादा। ने काज। तो काजी अखंड ने अभंग रहे स्वस्वरूप न स्वरूप अखंड अभंग रहे અને જોડે જોડાયા ભગવાન કહ્યું બગાડવા મગાવી એવું કોઈ ને કોઈ વખત થાય संसार भगवान मावी विषय अपने साबड़ियो के श्री शंकर ने चौबीसे कलाक कार्य करता उपदेश रमनता स्वरूप रमनता अखंड रहती भगवान विषय सा માર્ક નહિ થાય કેવ થયા પછી આ આક્રમ વિજ્ઞાન છે આમાં થાયું ચોવીશ કલાક્રમણ અને સંસાર વકીલાત કરે આ વકીલાત કરે છે ધંધો જુદો ને એનો એનો ધંધો જુદો અને આત્મા જુદો એટલે બે ફોર્સ થઈ ગયા ને સંઘા વખતે જુદો અને આત્મા વખતે જુદો એવું બે સ્વરૂપ થઈ ગયા ધંધા જુદો અને આત્મા જુદો હોય ધંધા ની જગ્યા જાય ત્યારે રાવણ ને જાય ત્યારે રામ એવું અભ્યાસપૂર્વક થઈ જાય બે સ્વરૂપ થઈ જાય ને ધંધા માં જાય ત્યારે રાવણ અને ધર્મ માં આવે ત્યારે રાવણ પછી રામ થાય રાવણ થાય ને પોતે જુદા રહી ને વકીલાત કરે જસુભાઈ વકીલ કરે વકીલાત કરે એટલે પોતે જુદા રહે તે તમારી લઈને તમારી ફરજો તમે બજાવો એટલે જસુભાઈ એમની ફરજો બજાવે એમાં આ જોયા કરે है और कर सारी रीते जुट्ठो के पास का का में करी के है तो हो कि वकीलात करती वकीलात कर बंधन करता गो वकील मैंने कहते चुकादाओ एक चुकादोंसील ने तरफेण करता है बीजो चुकादी तरफेण करता है जय वसुन पेलो वकील वा वकील हाजर जे, जे है पैसा लीजा बतावा लड़ाईओ तो अंदर चाल करें कोई पेलो वसुबेन वकील जीती जाए પેલો બી ચુકાદો થઈ ના બતાવે અને પેલો જે દરરોજ થવાનું અને ખોટા કેસ જવાની જો કઈ વાત ના આવે જયારે તમે આ સ્ટેજ પર પહોંચવા માંડો ત્યારે નથી જતું પણ હજી તો પેલો પણ નથી જતું બીજું જ્ઞાન લીધા પછી ની વાત કરો છો લાભ લીધા અત્યારે હું એવું કરતી જ નથી અત્યારે મને આવા સંઘર્ષો પાંચ છ વખત એવું પણ થાય કે જયારે હું બંને કેસ મૂકી પણ જઉં અને સંઘર્ષ ચાલ્યા કરે એનું લાભ જવ થાય એમાંથી ઘર આવવાનું રહ્યું એમાંથી એક બાળક બે કલાક માં તમને લાવી બે કલાક થાય તમને નહી થાય બીજું બધું જેવું છે બતાવી દઈશું સમય રાખતા મળતા રહેશો એટલું જોઈએ છે પછી શરીર પર સારી અસર થાય છે કે આપડે ના રાખવી હોય તો એ આપણને જોડે નહીં આપડા લોકો ને મન પર મા અમુક વસ્તુ બીજી બધી વસ્તુ તો મન તમને છોડે નહિ મન જોડે બાદ એમને આ તમારા સકમ એવિડન્સ જુદા હોય છે અને આ સાયન્ટિફિક એટલો દેખાય બધા સંજોગો ભેગા થાય સારા કાર્ય થાય સમજાય તમે ઓનલી સાયન્ટિફિક લેવી મોટા મોટા એવિડન્સ બતાવું તમને આ તે બેઠા જોઈને કઉ છું કે આ પચલ થયેલો વિજ્ઞાન થી પદન થયેલું પદલ થયેલું વિજ્ઞાન થી ભગવાન પસંદ થયું નથી હા વિભાવ નો અર્થ જોવા ને કેટલો બધો રમજો વિભાવ એટલે શું અર્થ છે આત્મા નો વિભાવ એટલે આત્મા પોતાના સ્વભાવ નથી અને બહાર ભૂગલ અંદર રમે છે એને હું એમ કે વિભાવ છે એવું સમજુ છું વિભાવ એટલે તમને શું સમજ માં પોતાના સ્વ સ્વભાવ કચરા માં જવું તે વિસર્ગાવી હોય તો એ વિસર્ગાવેડ સુધી રહે છે તમને મોક્ષ માં પણ રે હાથમાં જો સમષમ બંને હોય ભાવ અને સ્વભાવ અને સમવિષમ બંને હોય તો ક્યાં ભેવું બંને હોય શું કહીશ બરાબર તો મોક્ષ થાય નહીં સમજાય છે ને તમને સમજે એટલે આ વિભાવ નો અર્થ આપડા અત્યારે અત્યારે અવરોતારી રહ્યો છે સમજે રહ્યું નહીં વિભાવ એટલે વિશેષ ભાવ છે શું છે વિરુદ્ધ ભાવ નહી વિશેષ ભાવ શું એ જાણવાનું હતું કરતા વિશેષ જાણ્યું એટલે ભૌગલિક જ્ઞાન જાણ્યું ને હાનું કારણ છું બે વસ્તુ સાથે મૂકવાથી આજના વિજ્ઞાનીઓ કે બે વસ્તુ જોડ્યા પોતપોતાના પૂર બે સાથે જોઈન્ટ બે સાથે થવાથી સહયોગ થવાથી હાથમાં પોતાના ગુણધર્મ છોડતો નથી ના ગુણધર્મ ને છોડતું નથી અને વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થાય છે હું મારું એમાંથી ઉત્પન્ન થયું છું પણ ઉદ્દગલ જોતાનું સ્વરૂપ છોડતું નથી અને આત્મા પોતાનું ગુણ છોડતો આત્મા અને પુદ્ધલ ના સંયોગો એટલે શરીર માં રહેલો આત્મા રહેલો છે અને પૂદગર થી છૂટો પડી જાય તો વિશેષ ગુણ ઉત્પન્ન ના થાય તેમ શું હા અમે અમે પૂદગર જૂથો ભાઈ પછી ના થાય વિશેષ ગુણ રોડ પર આરત ના પત્તર નાખ્યા હોય રસ્તા પર બગીચામાં હારત ના પત્તા નાખ્યા હોય અને રાતે અરે બપોરે સાઈ વાગે બહાર નીકળ્યા હોય ઉઘાર ભાગે છોકરું કઈ પડી ગયું હોય તો દોડતા દોડતા રોડ પર જાય દોડ્યા તો શું થાય જાય આય ને ખુબ ચીડાય બધા બંગલાના બધા માણસો પર કે આ પથ્થરા ગરમ કરું કાનાખાય આગળ આ ગરમ પથ્થર શું કાનાખાય ત્યાં આગળ પેલા શું કે શેઠ ગરમ પથ્થર ગરમ નથી કે સૂર્યનારાયણ સૂર્યનારાયણ જશે પછી ઠંડા થઈ જશે એટલે આ બે ના બે ભીગું થવાથી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થયો ગરમી નો શું એના માટે જો સૂર્ય નથી સૂર્ય કરતો નથી એ પથ્થરે એના માટે જવાબદાર નથી વિશેષ ગુણ ઉત્તમ આજના સાયન્ટિસ્ટ અને આપણા ટિશન ઘરો જાણતા વિશેષ ગણું ઉત્પન્ન થયું અને જો કદી વિભાવ હોય વિભાવ તે પોતે વિકલ્પ કર્યો હા આત્મા વિકલ્પ કર્યો અને તેથી જો ઊભું થયું તો વિકલ્પ કાયમ રે કાયમ રે આત્મા ન કેવું નથી કેવું નથી આોધ માન માયા લોકો નથી ક્રોધમાન માયા લો એ કુદલ ના ગુણ છે કે આ ચેતન ના ગુણ છે તો એમ થયું કે આમ જે રિએક્શન એ હાથ ઉતરવાની પ્રક્રિયા જે થઈ અને એમાં જે વખતે જે ઉત્પન્ન થયું તેને આપડે ક્રોધ કહીએ તો એ ક્રોધ કોનો ગુણ જો પૂતગલ નો નથી ને આત્મા નો નથી તો એ ક્રોધલ पुण पुण पुण पुण एक, न, तो न तो आत्मा लगे छत्माण कायम गुण जांच करे तो ये विशेष गुण को लगे નામ બીજું પાડી છે બુદ્ધ નો ગુણ રાખ્યો હશે તો બુદ્ધ ને કાય માટે રહે આત્મા નો ગુણ રાખ્યો તો આત્મા કાય માટે રહે એટલે શાસ્ત્રકારો એને વ્યતિરેક ગુણ ગયા વ્યતિરેક એમનો પ્રશ્ન તારે ચૂક્યો છે કે આત્માનો નથી કે પુતલ ના નથી વ્યુ તો પછી આ બંને સાથે વાત મારે પુતલ સાથે તો ત્યાં સુધી કોને આપડે કુતલ નો જ કેવો પડશે હા પણ તે કોણ કહી શકે બધા માણસો ના કહી શકે અજ્ઞાની મારો જ કેવો પડે શું કેવું પડે અહીંયા મારો અજ્ઞાન જ્ઞાની હોય એ જ કેમ કે આ પુજલ નો ગુણ છે મારો નો મારો શું કેવું પડે અને જ્ઞાની બોલે ધન્યના ગુણધર્મ જુદા છે તેના જ્ઞાની એનાથી મુક્ત થઈ છે એ માન્યતાથી રામ દિલીપો થી તમારી રામ બિલિપ ગઈ નથી હું વસુબેન હું વકીલ છું રામ બિલિપ એજ મિથ્યા છે મિથ્યા દર્શન રામ બુલી અને રામ બિલિપ ફ્રેકચર કરવી પડે તમે તમારી રામગુલિક પોતે ફ્રેકચર કરી શકો નહિ રાઈટ બીલી બેક્યુમ ખાલી રહેલી નાખો અને રાઇટ બિલી બેસાડી દે અને સાયન્ટિસ્ટ પ્રતિથી રે હું આત્મા પીવું પૃથ્વી પ્રતિના રે પ્રતિથી ज्ञान प्रगट थाने आज रक्षण मैं पांच आज्ञा आप આપતા અને પાંચ આગે કારણ કે આ બોજ બીજ મૂકી દીકરી ખરું પણ હજી રક્ષણ કરવા અને પાણી એ જરૂર છે જ્યાં સુધી પાંચ પાંચ છો ના થાય જ્યારે ત્યાં પાણી છાંટું ના થતું એટલે આ પાંચ આગ ના પછી તો નિરસ્તર સમાચાર નિરસ્તર સમા મારે માર મારે સમાધિ ગાળો ભરે છે સમાધિ એક તીર્થંકર નહીં ચોવીસ તીર્થંકો જેવી સમાધિ છે આ વિજ્ઞાન છે વિજ્ઞાન છે તમારે કશું નાખવું પડે ખુલ્લી થઈ ગયું જે ચેતવરી શક્તિ છે આ તો આજે વીસ પચીસ હજાર માણસો લઈ બેઠા છે આનો લાભ સમય લે છે તમારું પચી હજાર ઉપર બોલવાનો અધિકાર હતો આચાર્ય છે આચાર્ય નો શું અધિકાર છે આચાર્ય તો અધોગતિ જેવું હશે એમનો વિરુદ્ધ બોલે જેને અધોગતિ પસંદ હોય તે એમની વિરુદ્ધ બોલે બોલે શું બધું બાકી શ્રીમદ રાજતંત્રી બોલવાનો અધિકાર ગેરંટી હું આપું હવે મારો વાંચવામાં આવેલો પેપર માં આપેલો અભિપ્રાય મારો વાંચવામાં આવેલો જે કઈક કઈક સારો માણસ બેલેન્સ વાળો હોય મુક્ત મન માણસ એ તો એને લક્ષ્યમાં જ નહીં પણ વાંચવામાં આવ્યો એટલે જાણો કઈ વાંધો પણ પુણ્ય વિજય ભેગા થયા ત્યાર પછી મને એમને ગ્રંથ આપ્યો તો મને ક્યાં કોઈ પણ બીજા જ્ઞાની પુરુષ ભેગા થાય તો તમે વિશે સંપર્ક કરજો પુણ્ય વિજય મારે મને ગ્રંથ આપેલો અને કીધેલો કે બીજા આ ગ્રંથ વાંચજો અને બીજા કોઈ જ્ઞાની પુરુષ મળે તેનો સંપર્ક રાખજો બરોબર હિંમત રાખતી શકે આબરું ઓછી એમની આબરૂ નું લીલામ થઈ જાય એટલા સારું પાછળ પડ્યા એ તો લીલામ થઈ જ ગયેલું હતું ને હવે કઈ નવું થવાનું છે મહાવીર થયો છે એ બોલી શકે બીજો બોલે એવું માવીર છું રા થયા હોય કે ભય ઓછો થયો હોય તો ઠીક છે ના થયો હોય તો આવજો जीतवा न बदला तो यह प्रकृति मत सुधी एम रहे के कोई हो हो कोई हो कोई उदार होमती वालो हो तो एक प्रकृति प्रकृति प्राण जाए प्रकृति मारो जो उद्भव एक वक्त हूं देश ना व्रधान है स्वागत मंत्री प्राण नी जोड़े बदलाय नही કે કામ ક્રોધ હોય તો પ્રકૃતિ એવી જ રે જેમ કે ઉદાહરણ હોય ક્રોધિ હોય તો એ બદલવાદલી શકે ખરો મનુષ્ય પ્રકૃતિ અજ્ઞાની બધા વરસાદ સુધી ઓછી ના થાય અજ્ઞાની વિરોધાબાદ પ્રકૃતિ આવે તે ના પાય પછી લોકોને અનુકૂળ આવે એવી પ્રકૃતિ સૌમ્ય પ્રકૃતિ પ્રકૃતિ ખાલી થઈ જાય અને અજ્ઞાની પ્રકૃતિ ખાલી થાય છે એટલે નિદ્ર હોય એટલે એમને છે તે ના આપી દઉં ભેગું થાય બંધ ને નિદ્રા બંને હાથે છે बराबर बंद पा पड़ा करें बंद पड़ा करेंगे अंदर आत्म दर्शन करे का प्रगति ऐसी પ્રકૃતિ ને સમજ જ પડે નઈ કે મારી આ પ્રકૃતિ અહંકાર છે અને બુદ્ધિ છે એને દુરુપયોગ કરે એનો બરોબર તમે કોઈ બરોબર છે એટલે આ પોતાનું પોતાને એક દોષ ના દેખાય કે તમારા દોષ કેટલા દેખાય છે એવું બોલે પણ તમને દેખાતો અત્યારે તમને દેખાય ત્યાં દેખાતા દેખાય શું કહ્યું કે નીચા ની કોણ ઉપાય છે સારો દોષ દેખાય તો માથાપોડી તરફ છે બરાબર છે સારા ધોરણ દેખાય પણ માની બેઠો છું એક અત્યારે તર્યો નથી કે ડૂબ્યો છે ખરો આ પુસ્તક વાંચ્યા પછી પણ તર્યો તો નથી તર્યો હોય તો કઈ दोष दिखा दीज दो करेज दोस्तों करीजा ना दोस्त खेले भले बीजा खाला બીજા ના તો આપણે જોઈએ આપીએ છે જાણવા માટે બીજા ના દિવસ માં પસ્તા નથી બુદ્ધિ ને હા હા બુદ્ધિ ને પસ્તા નથી એટલે કયા છે આ દિવસે તમારા દિવસ છે લેવલ આપી કે જો તું આ લેવલ થી માપી દે લાખ વર્ષ થી મારું પુસ્તક વાંચ્યું નઈ તો તું માથા બધું વાત તમને વાચા નો અરંકારોટા પગાડો છો કોઈ લોકો બગાડો છો સભા બાપુ શું થાય કૃપાલ પુસ્તક ઉપર લખ્યું છે એટલા માટે શું લખ્યું છે હાથમાં મોટા પુસ્તક ની ઉપર લખી શબ્દ લખે છે આટલું બધું પુસ્તક માં તમે ઉભા ત્યારે કે છે હું શું ક્યાં છે હા મને કે છે જેને હા જાણ્યો છે અને ના જાણો હોય તો ભાઈ માથાબોડ કરીશ નઈ કે આવું મોટું બધું માથાબોડ ભાઈ કરી શકે ના શું વાત છે હું તને એક છું બીજું કઈ શોધમાં શું નથી અને તે જાણ્યા ના હાથમાં સગવડ કરી રસોમાં શું આવું એવું સભા તમને કેમ લાગે છે ત્યાં પછી જો મોફ ના મળે તો મારી પાસે આપનાર કેટલા માણસો ની અવસરપીણીમાં આ અવસરપીણી કાઢ છે એનો જેલથી આપનારા કેટલા પુરુષો થઈ ગયા હતા ના ભલે તો માથા ભૂલ અથવા લોકો મળે કેજારે હાલ ગયેલું છે પોતાના જીવનમાં એને ઉતારવા માટે અમલ માટે તરફ નો આચરણ નો અમલ મળે હા પણ આમાં જે ઉતારવાનું છે એમાં પુસ્તક માં જે સાત તત્વ છે એ ક્યાં મૂકવાનું છે